એવો કોઈક વાત ભાઈ શકો છો આપણે યાદ આગા કરો એવો પણ મનમાં વિચાર આવી જાય પણ હવે તો આપણે અગર આમ કરે તો ક્યારે આપ્યું ઘરે આપ્યું એમ આનંદ જ આધાર કરો થાય જવા આપી જાગુ બરાબર એનો ગુણાકારી ગાઉ નો ગુણાકારી સુધી और ये जब जाला लगा अल्लाह अल्लाह गंदे जाओ आ तो आई थोड़ी आ नहीं आ गया दादा चला रिक्शा તમે ઓફરીઝમાં સસ્પેન્ડ કરો છો એમાં તમે કહો છો જે કેસમાં એમને સાંભળો છો કે સ્ત્રીમાં ન્યાય બુદ્ધિ નથી ને હોય તું જરા સમજાવો અને અથ્ય શપથ ના ઉપર હતું પછી શપથ ની વાત ચાલતી હતી એના ઉપર શપથ ની વાત ચાલતી હતી કઈ વિષય કાયદામાં આજે કઈ ઉપલબ્ધ નહીં તો છોકરો શિક્ષા પુરુષો ને એવું હોય શિક્ષણ ના પુરુષો એવું છે એટલે છોકરા ને સાઈડ લે પોતાના છોકરા ના એમને બધું અપમાન થયું ને એટલી તબક્કા અપમાન તો ભાઈ વધારે સફર નથી અત્માન ના દૈવ દેવ આદમ ના દૈવ દેવ આદમ ના અત્માન ચેતિત થઈને એ સારી જાણ છે કે જોવી ચાહતા છે ઓ મોતી બાવા ભગવાન આ સાસન દેવદેવીઓ છે એ બધું રક્ષણ કરે છે આપડા ધર્મ નું રક્ષણ કરે છે હિન્દુ ધર્મ કેટલા મંદિરો તોડ્યા માનો હોય તો ત્યારે શાસન જોઈ જઈએ રસ્તો નહિ કરેલો નહી કરતું મજૂરો ચોરવું કે સમય તો બધું તો ભાઈ જયારે ધર્મ ઉપર આફત આવે ના ધર્મ ઉપર ક્યારે રચન કરવું ચિંતા માનવ આ તો પાંચ ફોર્સ ચાલ્યા જીરો બંધાયું હોય ને મંદિર જે મુસલમાનો જેમ તોડે છે કેવું આગળ મંદિર પાંચ હોય કેમ એવું થાય ગયા આવા બી આ ધબા આવું ના જે ખાડો પૂરો ભજ્યો હતો તે પૂઓ પૂરો કરાવી ખોજ ખોજ કર્યો અને પછી મળી ગયો અહીંયા આવે તો આવી ખોજક જે દવો તે અનુમાતી પેલા ખાડા ના કરે એટલે પાછલા ખાડા તૂટા જાય નવા ખાડા ખોટતા જાય આ કેમ કહે પાછો ખાડાઓ રાખતો નથી પેલા સાડા પૂરા કરી દેવા જાય તો નવો થાય દાદા આ પંચ પરમેશ્રી ભગવંતો અને ઓમ પરમેશ્રી ભગવંતો એ પણ આપડે નમસ્કાર સુધી માં બોલ્યું છે ને ઓમ પરમેશ્રી પંચ પરમેશ્રી કાર્ય કરતા કાર્યતા હતા કોઈ સીટ બરાબર કલેક્ટર થઈ ગયો હોય કલેક્ટર છે એટલે કે ગાડી હં થઈ જ કરે એ રીતે ચાલે નમસ્કાર કરેલી પાસે પાંચ નમસ્કાર કરીએ મોટું આપણે જયારે નમસ્કાર વિધિ કરીએ છીએ ને ત્યારે પહેલા ઓમ પરમશ્રી ભગવંતને કરીએ છીએ અને પછી પંચ પરમશ્રી ભગવંતને કરીએ છીએ આપણે નમસ્કાર વિધિમાં પહેલા ઓમ પરમશ્રી ભગવંતને નમસ્કાર કરીએ છીએ કે જે અત્યારે નથી અને પછી પંચ પરમશ્રી ભગવંતને કરીએ છીએ પતિ આદત તમારા સવાલો બેલા પૈલા છે સવાલોને અર્જીત ના કરો તો તમને કોઈ બીજો બીજો લાભમાં નહિ હોય તો લઈ શકો છે જ્યાં જો હોય છે હા તો કોઈ તો બેસ મેરા એ આટલા સાત પડે છે અત્યારે અમને ખબર નહિ છે સર અને એટલી વખત હતી ચીધી છે તમને પ્રજા આ જગતું આપણે અટક તમને એટલે પ્રાપ્ત થયું છે અટક હોય ને તમામ વ્યક્તિને રિયલ એપ્રેસ એટલું બધું ડિલે થઈ કે રૂલ એક્સમાં હોય કે નાની ગુપ્ત વિચારણા એક આપણો શરીર તર્થ ને નાની ગુપ્ત વિચારણા કોઈ સમજી શકે નહીં ગુપ્ત લગેલું છે તો થોડોક ભાવ ફૂલ હોય છે બે જ પાણી લાવવાયું કે તમારી વ્યવસ્થિત નથી આવવાનું ખરાબ રેવાજ વાત બીજું પણ તમારે ઉદ્યોગ હોય તો હું તો જોડું કે પ્રયત્ન વિજય કરવાનું હોય એમ આમ હોય તો બઉ રમીલા પૈસા તમારી સાથે અત્યારે બેઠા છે એ અમારી સૌથી મોટામાં મોટી યાત્રા હા આટર ને કઈ જોવાની જરૂર ને ધન્યતા જ્યાં જાવ તો આવી જગ્યા આવ ને યાત્રા જ્યાં રહ્યા પછી છે તો મારો પ્રોગ્રામ હોય જોડે અમારી જોડે જ્યાં જાય ને તો અમે કરીએ હાલ ચાલુ આજે બરાબર પચીસ ત્યાં આવ્યા તો હું આમંત્રણ આપું છું ઠંડક માટે મને <zuland> વિચાર્યું <zuland> <zuland> <zuland> લગ્ન માં જે ગયા ને પેલા એને જતા એ બધા દાદા ને ઓળખે છે પવિત્ર પુરુષ એટલે પવિત્ર પુરુષ એટલે મળે ના કરે મન માં કરે આગળ કવિત્રમ પણ કઈ ગયો છે પછી ભગવાન કે તમારે માંગવા જો ભગવાન રહી ગયા અમે ફાવી ગયા દાદા નજીક ના બધા રહી ગયા અમે God, that means that he would get out of there with him. to all of these. どうでもあれは了解です。全員での企画で。予定は変えない。わかりました。<laughs> <laughs> <laughs> એમને જ્યાં વાતો મારી માનજોથી માનવું ના માન પ્રત્યુ કઈ યોજના દોઢ વગેરે જીતા હોય એમના જીતાવી ગમતી રિટાયર બી ગઈ કામ કરે છે હાફ ટાઈમ કામ કરે છે તમારે બઉ વાર વાપરવું ના પડે કારણ કે Mm-hmm. It can be a little wet, it is not felt wet. One zat and a hotливоess. We did not look what these high Job suggest to them you know in Iran. Ok, sweet UK, what? રાત્રિર બરો હોય તો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 એટલે ગયું છે જાતે જોયું સાંભળ્યું છે સાંભળે ને છે હવે હાથ ના છે હવે જોવું છે હવે જોવું છે પણ જણાવ્યું છે એ સાંભળ્યું છે હવે જોવું છે પણ જાણવાનું ભાઈ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 God is in a way spiritual, whether he is evil or individual. God is in a way spiritual, whether he is evil or individual. I can add it, however, I can do it, too. OK. OK. You know the version of the one, the other one? The no, there are no other ones. બે હજાર દસ નો દિવસે આ બધી જે આપણને શંકા થાય છે ને બે હજાર ચીસ માં દિવસે મોક્ષ કે મોક્ષ આ લોકો દુઃખ ક્રિય ના થાય જમતું હોય તો એને દુઃખ ક્રિયર હોય આ ઝાડ છે એનો પણ દૂધ છે એને જે આવે તો ચમતા આવે બહુ બધું ભાઈ શું કઈ જાય એટલે દુઃખ પીને ક્રિય ના થાય ધીરે શું દેવાય છે સુખ મળે છે જેની પાસે પાછળ વાર ના દુઃખ ને આવે હોવું જોઈએ આપડે અનુભવી વૈશ્વિક હોવું જોઈએ સનાતન સુખ હોવું જોઈએ ડિપર્ટમેન્ટ છે અને બિલકુલ એમ ડિપાર્ટમેન્ટ હું ઇન્ડિપર્ટમેન્ટ પણ એટલી ના અમે ભગવાન માર્યો વળી રહ્યું ડિપાર્ટમેન્ટ પણ વિચાર્યું એન ડિપાર્ટમેન્ટ આપણા લોકો એ થોડી છે ને ના મને લાગી Thank you. વેજિટેબલ વ્યવસ્થામાં ભારતીય બનશે એનો કારણ તો પંદર વર્ષ થઈ ગયા તોના હોય રિટેન થોડી હોય દાદા હમણાં ધંધો છે બ્લેક એન્ડ વ્હાઈટ આ ધંધો સુધી સદના આવે એ ખરાબ જવાય છે Ya dolayina telefonundan nasibazar. Rasim nasibazar. આવે કે છોકરાઓ માટે બધા માટે શરૂ કરે dopo che hanno detto niente e non mi chiamai per salutarmi. Poi mi le avevo detto che ci tenevo a non scambiarmi magari. Non ho capito. E ho preso certe faccio અણુ ચાર મંચાઈ આ તો ચારું નથી કે ચાર છે રજા નથી સારીથી જાણી છે બીમાર પેશન્ટ આવી જાણી આ આપણું હવે નવ ચાર રૂપિયા નીકળી દે આ ડાબો મારો આ બેંક મારો આ સાસુ મારી માની જતી છે બીજી એમની ગાંધી થી ઘટલું આવી ગઈ ઘરે તો શાળા ની માની દીધું લોકો છે પણ આપડે તો સમાજમાં જતા એટલે થાય હવે લોકો છે પણ આપણે સમાજના ડેટાથી લોકો જાય જ ને હા આપણે સમજ્યા પંજાબ માંગવી હોય છે તો એ પણ આપડે સમાજ માં બેઠા છે એટલે માનવું જ પડે ને સમાજ કેવી કે સમાજ બે સમાજ ને જે આટલી પોતાની હોય તેને આપી હોવાનું જોઈએ પોતાનું નથી આગળ ત્રીસ દિવસ જીધો ને હા ચાર કલાકેટ લોકો હોય ને મારી કરી દેદર માં જાય છે સમજાય બધા કેસે કે આ લે ના બધા સંબંધ છે તો આ સબંધમાં કોઈનું લેવાનું ના થાય એને માટે શું કર્યું મારું છે દબાઈ થયું છે કારણ બતાવ્યું મારું બોલવા માટે નથી મમતા રાખવાની મારું જોવા માટે મમતા રાખવાની I don't know what that means, but I don't know what that means, but I don't know what that means. આપણે કહીએ મારો છોકરો એ રીતે વ્યવહાર માં આપણે છોકરી લઈએ ખરા જે લઈએ વ્યવહાર ને વ્યવહાર જાણીને લઈએ કોઈ આવતા જન્મમાં તો આપવું જ પડે ને ખરેખર લઈએ તો આપ્યું લઈએ જેનું એ આપેલી વ્યવસ્થા જ લઈએ આપે તો આપણે આપી આપણે આપી વ્યવહાર ચાલુ વાત થઈ પોતે વેરા કરવા લાગે ના થાય અને પછી વાય જીતવાનું ગામાર કે ના દીધું રહી પણ એમ ચાલો ના એવું એવું મારું બોલ્યા મીતા રાખે નીતા એવું લાગે ને મમતા તો સંસારમાં હોય એટલે કામ નથી હોતું ના આ ઘોડા લોકો નથી હોય અને આ તો લી કાઉન્ટ અત્યારે તમને છે બી રીતે આ કરવો જ પડશે તમે શું કરો અને અત્યારે બહુ જરૂરી છે આ કરવું જ પડે ચાલે સંતા રૂરો સરકાર કરી દે સરકાર સર અને બોલા લોકોને બોલા પડે ના કરો ના લાઈટ જોવા જોઈ ગયા લાઈટ જોયું ને દુનિયામાં તો એવો માણસ છે કે જેને જયુભાઈ